મત બે હજાર ચાલીસ ના શુક્રવાર તારીખ બાર દસ ઓગણીસો ચોરાશી ગરડા મધ્ય પ્રકરણ મહારાજે સર્વે ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે તેના સંપ્રદાય ની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે एक तो संप्रदाय संबंधी रहे छे। पछे स्वामी तथा नित्यानंद स्वामी ने पूछू तेरे एमने कहू पी श्रीजी महाराज बोलते એ પ્રશ્ન નો ઉત્તર અમે કરીએ પણ નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને સ્થાન બઉ આપ્યું નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને સ્થાન સ્વામી જેટલું નિત્યાનંદ સ્વામી પણ ખરા એટલે સ્વામી જેવો તો વિદ્વાન કોણ એ તમને રહો ને ગુણાથી જ વધારે મળે વાંધો ને પણ જો તમે કલેક્ટર હોય સ્વામિનારાયણ સંપ્રદાય માં આવ્યા ત્યારે ચારે બાજુ જોવું જોઈએ એક બાજુ નો જોઈ લેવા આવ્યો નિત્યાનંદ સ્વામી ના પુસ્તક ક્યાં ખાદિગ વિજય છે મોટા સંસ્કૃત ગ્રંથો છે એ આખા સંપ્રદાય જીત વડોદરા બધી બરાબર સીજી મહારાજે લીધું છો સીજી કહે સંતભવ જેમ પાણી ભરે પાણી યાર પગ ધરેક પાઠે અને કુંબતે કુપમો યાર બરાબર સીજી કહે સંત સાંભળ સાદુ બધા ભેગા કર્યા ભેગા કરી નો નફે સાચી વાત કઈક ભણો બરાબર ભણવા ને માટે મારા જે બહાર દીધો પાઠશાળાઓ કાઢી કાઢીમાય લખ્યું એ બધી વાત હાચી તમે એક દેશી હબા શબ્દ સાંભળ્યા છે એટલે અમારા જેવા ના ઉમેદવાર નથી બોલો છો અમારું તો એમ વિશ્વ કઈ આપડે બહુ એની ચર્ચા ન કરાય પણ અમારા ધ્યાન માં જ હોય ચારે બાજુ હોશિયાર કેવા હોય એ કહું હજાર ખટપટી માં ખટપટી હોય એને અમે પાડી દઈએ આનું ગુરુ એને પાડી પાડી તમે ગમે એવા અમલદારો હોય ત્યારે અમારે તો હાથમાં આવ્યો એ જવા ન દેવો આખી જિંદગી લડીએ એટલે અમારે કામ થઈ જાય અમારી રીતિ છે જો અત્યારે સાંભળતા મને તદ્દન નવીન હોય હવે માપ આવી છે અનેક ના કલ્યાણ બગાડનારા દાદા છે પણ કોઈ બી તમારા પક્ષ માંથી એના વખાણ નો જ આવે એની મૂર્તિ ગુજરાતી નથી કેતો પણ એ કોઈ બી નો આવે બાળકુંદા સ્વામી નું નામ હોય એનો નિષેધ બઉ કહે નાના સ્વામી નામે નો આવવા દીયે કોઈ બી ના આવવા દીયે અને દાન ઢીકડા એવા ચારે બાજુ આવડા તો ન જે આખો સંપ્રદાય ને માને અમદાવાદ કે વડતાડ હજારો જીવો ને ભ્રમરૂપ કરી નીચે કાગળો લીયા એવા લોકો આને યાદ ના કરે બાળુલાલ સ્વામી ના ધામ માં જવું હું હાજર હતો એમ પૂછ્યું હતું ને સમાધિ મરણ નો આપણે બાલમુકુમ સ્વામી મને દાખલો આપ્યો આપણે આપ્યો ને આપે આપે નામ લઈ પૈસા દારો પછી ગરીબ બોલે તો કઈ નો નામ લે કોઈ બી નો લેવા બીજી વાત ચડી ગયા जे। जे हो हो जन्म जन्म धरी नेरित्र क्या होने आचरण कया हो आचरण ने विषय धर्म सहेजे चरित्र संप्रदाय थे शास्त्र संस्कृत हो, हो ग्रंथ संप्रदाय पुष्टि करे विना बीजो ग्रंथ्रदाय पुष्टि न करें જેમ રામચંદ્રદાય ની પુષ્ટિ થાય અને શ્રી કૃષ્ણ ભગવાન ના જે ઉપાસ દસમા સ્કત ના સ્કંદ તેને કરીને પોતાના સંપ્રદાય ની પુષ્ટિ થાય બરોબર પણ રામચંદ્ર ના ઉપાસ ઉપાસ કરી ગુજરાતી અમારે તો કઈ નઈ આવ્યા સાંભળીયેવું છે મોટી નદી ઈ જો ચોમાસા માં પેલી બે કાંઠે અગી ગઈ હોય બચા ના પાણી ને ઘરવા જ નહીં પછી પતિ સમજ ને એ મામા એવી નદી ઘણી ગઈ હું અમરેલી કલેક્ટર હતો ત્યારે આગેવાની મેં લીધી અને આચાર્ય પ્રસાદ ગાદી વાત એટલે પક્ષ રાખ્યો છે આનંદ પ્રસાદજી પધારે બંગલે ત્રણ વાર પેલી વાર આવ્યા ત્યારે મેં કીધું માફ કરાજ ની આજ્ઞા પ્રમાણે જીવન નથી અને મને માફ કર્યું એટલે હું બહુ પડી નહીં શકું અને પડી પાછો પડી છે એટલે માફ કરો બીજી વાર આવ્યા તે શિક્ષણ પત્રી વાંચતો હતો એમાં આવ્યું કે ભાગોળ સુધી લેવા જાઉં ભાગોળ સુધી વળવા જાઉં એ કીધું આ તો ગયો પધારે એટલે આનંદ પ્રસાદ બેસાડ્યા આરતી કરી હાર પહેરા કીધું હવે બોલો પ્રસાદ ને ભેગા રાજેન્દ્ર પ્રસાદ ખરાબ તો કે આમ છે મને તો કાઢી મૂક્યો છે પણ દીકરા ને નરેન્દ્ર છે ને નહીં મળે માટે આપે ભણવું પડે તો મેં એક તો કમિશ્નરે પૂછ્યું પછી હું ભણું શું હકીકત છે કેમ છે બાકી તમારે હું કયું લખી દેવું પડશે તો કે લખી દીધું મેં કીધું ઉતાવળ નથી પછી કમિશ્નર મળ્યો એટલે એને કીધું કે એમ લખી દઈએ હોય તો કલેક્ટર હતા તેની તમારી નજર માં કાયદો કયો હોય ગુજરાત નો હોય કે બીજા અનુકૂળ કરવા ગુજરાત ના કાયદા ને અનુસારે આપો કે તમિલનાડુ ના કાયદા ને અનુસાર જે જે દેશ એવો વેશ બસ મારે એટલું જાય સહજન સ્વામી નો દેશ મર્યાદિત નથી એને જોવું જોઈએ રામચંદ્ર ના ઉપાસ શ્રી કૃષ્ણ ના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાય પુષ્ટિ ના થાય જો થાય માટે પોતાના સંપ્રદાય ની જે શાસ્ત્ર હોય તે પાછલે દાડે પોતાના સંપ્રદાય ને પુષ્ટ કરે છે एम ने कहुझे, जे, वानी तथा देव करा कर जो देह रहे त्याज न मुक्तानंदवामी अति आदर कर બે હાથ જોડીને નમસ્કાર કર્યો ઘણા તો आ आ उतार युग छे, हमने पक्षा पक्षी ने, हमारे तो अमारगव दे कन्या બધ ક્યાંય ન હોય આવું બધું એ મારા એ મારા સમજ્યા આપડે ઈ વાત તો કરો તમારે આપડે પેલા એજ વાત હજી તમારી દ્રષ્ટિ માં બેઠા હોય અને કોનું આયુ હોય પંદર વલ છે બાર વલ ચૂકો નઈ કોઈ જ ન ચૂકવો એમાં નો ચોખો અને આમાં તો વાંધો નહી ચાલે આમાં ચાલે આ બધા ને એવા ફૂલા પાડ્યા છે ને કે પુરુષો તમ પાસે જાય જ નઈ કારણ આ તો મારું હારું લોકો મારું હારું તમે જાઓ મણિનગર તમે જાઓ બોચાસણ તમે જાઓ કાલુપુર તમે જાઓ વડતાલ તમે જાઓ ગઢડા વાળ કોઈ નકો લે પેલા તો ત્રી કેમ થાય સત્સંગ ની જીવન માં લેલું એકસઠ માં આવ્યા ત્યાં અને છ્યાસી માં તો હોય ગયા હવે ત્રીસ કેમ કરો તમે હા આવડા વાત છે પણ હોટલા રવાના માટે એ કોઈ કલ્યાણ હતું કેતું નથી હતું રોટલા અંદર હું હોય ઓછી હિંસક પ્રાણી વાઘના આવે ને પવન કેમ નો છે એટલે ધંધારો પવન નીકળે ઈ ઓલા પવન માં આવે અને ઓલા બિચારા ઘેટા બકરા ઊંચા નીચા થાય ખાઈ જ ખાઈ ખાઈ જાય નીકળે તો ઓલો નીકળવાય ન ગયે એને ખબર પણ એમાં કોઈક જુવાન ને જરા નીચી હોય ખાવા થાય અને છ મહિને કાતરી એટલે એટલું વેચાણ થાય એટલે વાપરવા કામ આવે એ કઈ ઘેટા બકરા ને પારવા નથી રેખા ભાઈ મા એવા પૂરી દીધા ને આ જીવ જાણે છે ઈશ્વર શું બનવું હજી આ સમજ બાકી તમને નક્કી સમજતા હું પણ ઘણી પેલા તમે વાત કરી એમાં તમારું માપ આવી ગયું મારે આપડે અરે કોઈ પદાર્થ ને ઓળખીયે તો આપણે પ્રભુને ઓળખવા કઈ પાયખ્યું નહી ભક્ત નામ તમારે જાડા લુગડા પહેરે અને જરા ખરખા દેખાય સંતો હવે તમારી ઓળખાણી કઈ જાતની આ મારી બાણ છે કે નથી એ તો કઈ જોવા નથી સાધુ કહેવાય અમારા સાહેબ સાધુ નો કહેવાય એવો એટલે અમે સાધુ અરે ભાઈ સાધુ લુગડે કઈ મારી પણ આય નાશક ના જંગલ માં લઈ ગયા નવા શતાબ્દી માં ગીર માં ઘાસ થાય ખંભાળીયે ખંપાળીયે ઉનાળા માપડાના પર ભરી આવે છે ના લાપડા માં સમજો બે બસું ભરી અને નાશક લેવા જંગલ ના ઘૂણા માં જ્યા બે હારી ખુબિયો વેતા થઈ ગયો તમે લાગો છો પગે લાગવાનો હેતુ શું છે એ કઈ નથી સમજ લુગડા ને પગે લાગો ઈથી કોઈ કઈ જ્ઞાન નથી કોઈ કોક ભજ લે હશે બાકી તો લુડા ને ભજા લાગે આમાં કલ્યાણ ની વાત કરવા જાવીયા હોય બાપા વાળા વાળા અમારું જ કલ્યાણ થાય એના ભુજ નો થાય હો એ મામા એવું ને એવું છે અને વચમાં ભમાય અને પછી આબા માણસ હોય પ્રહલાદ આપડે ક્યુ હા ક્યાં અમેરી ગમે હવે એને બિચારો સાધારણ તું દસ ડોલર લખાય દસ હજાર ડોલર લખાયેલા વ્યવહાર માં એનો હલ મેવા બઉ સરસ કર્યો બે ત્રણ કહ્યું ત્યાં મોઢું જરા કરશું કેમે ડોલર દીધા છાપા માં એનું છે પાંચ લખ આવે બે લખાવે એક લખ આવે જે લખ આવે પણ આવડો આ દ હજાર ડોલર લખાય એટલે ઓછા ઝાડ માં આ જગત માં રોટલા રડવાનું સાધન છે નિર્વાસનિક થવું બ્રહ્મરૂપ થ્રી હું જુનાગઢ થી આવું રાત્રિના આઠ નવ વાગ્યા આશાપુરા ને આશાપુરા છોડી ને આની પાયો ગાડી હાલી આવે તુવાની આ પાંચ હાથ દેખાયા પણ ઉઘડ માંથી કોણ ઈચ્છા એ અમે અંદર બેઠેલા અમને એ દેખે નહી મેળી એટલે તરત આવ્યા કોણ સાહેબ સાધુ છે જ્યાં સ્વામી ના રવામી ના સ્વામી શું અત્યારે આ કરવા નીકળ્યા તમે બહુ હારું હોય મે વખાણ કર્યા હવે હવે ભૂજા આને દોષિત દેખાડે મંદિર વાળા ના સાથુને અને રાત્રે દર વાગે આપડા સીમ ફરવા જાય એ બધા ધર્મ વાળા આ ક્યાં મેળ મેળવો આને છતરે મોટા માણસો હોય અને આ કઉ છું દસ હજાર ડોલર લખાવી ને બીજા ના લીધા લ્યો બધા પાછા ઘણા ખીકર્યા જેવડા એ જાણતા દસ હજાર કુલ ની માડો એની પાછે જ ગયા એમાં વેદ વાતા પુષ્ટિના ગંધ ને વેદ તો ધર્મ માં સાધુઓ પણ મારા ઉપલા ખાના નો હોય સમજતા હોય અને તમારે એમ ભાઈ તમારે ઘેરી આવે કે તત્વજ્ઞાન છે એ આ સમજે તમારી સોના ની કસોટી તમે જાણતા હોપારી પર બ્રહ્મ પુરુષો તમ નારાયણ એક સિવાય ક્યાંય પણ વૃત્તિ ના હોય અહી કલ્યાણ વાત છે હવે સામાન્ય જેવું સમજી શું ગરબી તો ગારા ની બોય કપાસ્યા અને એ નોરતા હોય પૂજા કરવા બુદ્ધિ કેળવી ને ના લેખ્યું છે સમાજ અજ્ઞાત છે એ શ્રદ્ધાળુ છે એ વિશ્વાસુ છે હાચા ભાવ થી ખરું પણ આ લોકો આને ઠગે છે આવડા ને પાપ લાગે આવતરાઈ શકાય પણ હવે પાછું ગાંજા ભાંગ પીને જ પડ્યા રે તો સંસારી ને તો સુધાર્યા એવા સાથે જે વાત કરી ને એ મર્મ છે બધાય ધર્મ પ્રવર્ત છે એટલે અમારી પધરામણી કરો પૈસા મૂકો એટલે ધર્મ પ્રવર્તક થઈ ગયો ને એવું થઈ ગયું એટલે એવું થઈ ગયું મહિમા દવા નું ભાવે બધું બરોબર માં ક્યાં કરો એ આ જગત અનાદી કાળ નું મારે છે જે ગોથા માર છે પરબ્રહ્મ જ આવે એટલે આવે છે તો સાહેબ એમ તો પણ બેઠા બોલે સરવાળો એનો નુકસાન માં નથી મારી તો ઉપાસના જુદી પણ બીજા બિચારા એનામ થાય ઉપાસનાય આપણી જુદી મને કયું હતું અમે રજા લઈ જઈ ગીતાની ચર્ચા ભૂમિકા તૈયાર કરીને તમે આવો એટલે હું તો બહુ રાજ્યો ને પંદર માં અક્ષણ પુરુષોત્તમ પુરુષોત્તમ યોગ અને સોળ સત્તર ને અઢાર શ્લોક એ ખાસ સમજવાનું સરસ હતો હવે આ થોડીક બીજી ચર્ચામાં સંપ્રદાય નું આવ્યું હતું પક્ષ અને ત્રીજું બીજું બાસઠ કે મોક્ષ સેને થી છે અને આટલા બધું કરીએ છીએ કેટલી વાર સાફ થઈ જાય કે પાંચ કલાક માં એકસઠ ને બાસઠ બે પગડ્યા ઠીક ત્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા શું બહુ જાતું દર્શન પછી જુવાન અવસ્થા પૂછ્યા એટલે સાધુ તો બહુ એ વખતે ભોળા ભક્તિ વાળો એટલે કે અમે તો મારા ભેરું ગયા સત્સંગી આવે એને જમાડીએ એનું બધું બાકી જાજો આવું તત્વજ્ઞાન નથી ઘરે જઈને મારા પિતાશ્રી બહુ બેઠા હવે મારી હાલ તમારે કોઈ જ નહીં આવે સંતો ને જાહેર તો એક પર જઈને પૂછવું હતું એટલે તમે આ સંતો ને આમ નહી કરો એટલે વિનંતી વાતે ના થાય એટલે અમારો નાનપણ અનુભવ જયારે છઠ્ઠી હાથ ની અંગ્રેજી નો પેલા છે એટલે જરાક તમારે છૂટ થી પડો હવે તો આપડે આવા સંતો તૈયાર થઈ ગયા તો ભલભલા પાછા પાણી પાણી ગયું હોય તો ભૂશે हरे सुदी ना ने ने श्री श्री सहजान जी मंदिर धारण कर मुठी थी पीजी महाराज भूला पुरान, छे जे जीव ने बीज कोई कल्याण परम कल्याण भगवानी सेवा पुत्र भाई उपर हेत राय તો આપણે આ મહિ માં નીકળે એવો ગરીબ ગયો એ અમારું કલ્યાણ થાય ન થાય આપણા પૂર્વ ના હોય તો એમ થાય ને જો ગુણ સ્વામી લખ્યા હોય હિન્દુસ્તાન માં ઉપાડી જાય એવા ને ગુરુ કર્યા છે એટલે શુદ્ધિ જોવાની લખે કોણ જોવા જતું લંડ ધરાવો વાત તો આટલી ને એમાં લાખ રૂપિયા દીધે કલ્યાણ થાય ઇન્દ્રિયો અંત કરાવ બદલા વિના આ માર્ગ જવાય નહી પાછા એની ભૂલો થાય એ વાંધો નહીં હો પાછો મારો કારણ કે જાગૃત બનવું મારું આ કામ નથી પણ હું પરાધન થઈ ના થઈ એનો ખેદ અને પશ્ચા પશ્ચાતાપ એજ પ્રાશ્ચિત અપવાસ થી પૂરું પ્રાશ્ચિત નથી આ ભેરું આવું જઈ પણ ઇન્દ્રિયો પૈસા બુદ્ધિ નિર્મળ થાય એટલે હારા વિચારો આવે કેટલાક ના સેવા માં કલ્યાણ લખી છે સેવા મુખ પણ ઈ સેવા આમ ન હોય એ આવા પિતાવી લાગી હું ના ઘડી ચાલવાના દીકરા માંગવાન જ દેખાતા હોય આ વિવેચન બધા કેમ કરું હું મજબૂત થઈ ગયા જવાબ દીધો બંધાઈ જ ગયેલું હોય નો આપડે નથી મારે કઈ બચકારી ચેલા કરીને રાખવા નથી કોઈ ને ચેલો હોય તો ભલે ન હોય તો ભલે એનો સંબંધ નથી કોઈ તમે જોતરવાના છો તરીકે કાંઈ ને કેવું નથી કઈ કરવું નથી પણ આપડી જાય આપણી ક્રિયા જાય વાત સમજે હું એકલો ભાઈઓ બોલું છું કોઈ ફરે નઈ ફરે જ નહી મેમ્બરો થાય છે ને એના વખાણ કરે હું ના કરું વખાણ કોઈ મેમ્બરો શું કામ કરે ખબર છે ચોર ડાકણ કરે છે અરે મારા બાળ આવવા જાય જમે કરે બે થી ધક્કા ખવાડે પછી આવડો પાંચ દસ એને કઈ પીએ કઈ ગમે કરે નવરો છું કરાઠું કાઢે નવરોછું અત્યારે હવે એને તો પૈસા લઈ દેવા ને જ પણ આ મળી કૂટો ને જેમ કૂટતા હોય ત્યાર કોણ આ ત્રષ્ટિઓ એટલે શું ચોર ડાકુ ના રક્ષ એનો અર્થ એ આપણે દ્રષ્ટિ હાર આવ્યા છો ચોપડા માં સાધી લીધો હોય બધા ભલે ફાફા મારે બધા થઈ ને કરાવે કઈ કરાવે એ તો પી કેન્દ્રીય ઓનરકરણને પાછા વળ્યા વિના કલ્યાણ ધાતુ આવશે પૈસા હવેબના મહારાજની આજ્ઞાએ જોડોલો અમદાવાદમાં મને દેવા મારા ઘરે બે આમું જાવું જોઈએ હો જાયથી સિમડા હુ દીવાળાવાત મેની ઘણી ઘણી વાત જાવું હો હં પણ મા તો મારા દેખું છે ને ગામ લે ગાંધે જવું આ ગાડી ક્યાં ગાંધેમાં જાય નાની નાની બાબત છે એમાં નથી પણ આને અભિષેક છો કરો પછી પાટોછ અને બાર મહિના ઠાકોર દિન નવારવા નહીં નવારે એટલે પાટો છો પ્લીઝ બે કમિટી ના મેમ્બરો એ કરાવી શકે ઠાકોરજી ને હંમેશા નવારવા નથી કોઈ નવા તો નથી કોઈ ને ઠાકોરજી ના પાપ કેટલું થાય એટલી આ દ્રષ્ટિ ન કરાવી શકે તમને વારો સનો નવો કરાવે કારણ કે ટ્રસ્ટી કઈ ઠાકોર કેટલા બાર મહિના વિદ્યા ચોપડા માં આનંદ માં એ દેખાય લક્ષ્મી ના એને નાવાનું નહીં ખાવાનું નહીં હારો નહી ઠાકોરજી ને તમારે ઠાકોરજી ને નીમ હોય કે તારે ખાવા જ પડશે હા તમારે બલી હારી મને નાસ્તિક સ્વામિનારાયણ ની આજ્ઞાની વાત છે ભાઈ એક લાખ રૂપિયા દેવા પેલા આવ્યો હતો વર્ષ પેલા મને બેક મંદિર કરો મૂર્તિ મારી અને પચાસ હાજર આદિવાના એ એ આજીવિકા શબ્દ બોલ્યો એ મને હારો ન લાગ્યો અને મને પેલાથી હારો નથી એટલે ઠાકોરજી ની આજીવિકા શું બાંધે એમને ત્યાં દુનિયા ને કોણ ખબર તો છે એ ઠાકોરજી ની આજીવિકા આવડવા માંડે એક નવીન વર્તન આવ્યું છે ને તો યાદ આવી ગયો ઉપદેશ ધરી ગયો તમારા દરેક ના હૃદયમાં લીધા ઠાકોરજી ની આજીવિકા તમે પાંચોરી થોડી વાર છે એટલે આપડા ભાઈ આ તું જ્યાં બંધાવું હોય ત્યાં બંધાવે મારે નથી આવતું એટલે ભૂખ્યા રહી છે ને આ સાધુ ભૂખ્યા રહી છે એ બતાવી વિચાર કરે પણ નવો વિચાર કરે ભ્રસ્ત થઈ ન કરે આ રૂપિયો અમારું ચાલે છે ને ભૂખ્યા રહી જ મંદિર કરતા અને લાડુઆમાં કાંઈ ન મળતું હોય અને બધા કોઈ મગજમાં વિચાર રસ્ત નો નથી આ દેશ એવા દઈ દઈ ને ઠસાવી દે ને દ્રષ્ટાંતર બનજા બન આને ઈ જ આંખ પોખી રહી છું બીજું પંજા પંચાણું એટલે થાય કે ન થાય કઈ પંચાણું થતા હશે કોઈ નઈ ખેટ ના એટલે ખરેખર ત્યારે આ મોક્ષ ના માર્ગ માં કે વડા પ્રજામાં લૂંટાય છે ઇન્દ્રીઓ અંદર આહાર શુદ્ધ કર્યા વિના કલ્યાણ થાય એટલી પૈસાથી કલ્યાણ ના એ તો તમારી ઉપર ફરજ છે ગ્રસ્ત ની ભગવાને હોય તો તમે જ એમાં કઈક શુદ્ધિ લાગી હોય શુદ્ધિ થાય એટલું કલ્યાણ ન થાય પોતાના જે સ્ત્રી પુત્રાદી હોય તે તો પાત્ર હોય અને ફુલક્ષણ વાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી આવા શબ્દો આવે ને લઈ જશે જોર મારી વાત કરી લઈએ તમારે સાધુ જોવું નહી અને જે ભગવાન ભક્તો હોય તે તો કરીને યુક્ત હોય પણ જો તેને લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહી જીવે ત્યાં બોલો એવી જે નિવૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર એ તે ભગવાન ના ભક્તો ઉપર કેવાય નહીં ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં અને સંત નો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે જે સંતની અને ભગવાન પ્રાપ્તિ થઇ છે તો પણ કોઈક એમ ધર્મગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે તો એ જીવને પૂર્વજન્મ ભગવાન કે ભગવાન પ્રાપ્તિ થઈ નથી અને તેમની સેવા પણ તેને કરી નથી એને તો આ જન્મ માં નવો આદર છે તે આગલા જન્મમાં પડશે અને જેને પૂર્વ આવ અને જેને પૂર્વ જન્મમાં ભગવાન કે ભગવાન ના પ્રાપ્તિ થઈ છે તથા તેમની સેવા કરીએ છે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાન ના ભક્ત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય અને કામક્રો લો કદાચ રહે પણ ભગવાન નો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં જો એમાં પાછું બીજું આવ્યું શું કામ કરો લેહ નો ભાવ છે કામ ક્રોધાબી ભાવો એમાં બેઠા છે ખરું પણ જો આ તમે હાચા સંગ પણ હાચા સંગ સંઘ શબ્દ ન બોલાય એમ ખોડવા માટે મહેનત ન કરાય હા એ તો આવના તમારા કઈક દોષ હોય ને તો એ ભગવાન મહા એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં અને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્ત છે કે જેવી વિષ્ણુદાસ હતી કે જેવી હિમરાજ શાહ હતી કે જેવી કાશીદાસ છે કે જેવી બાળચંદ્ર શેઠ ને હતી કે જેવી દામોદર ને છે એવી હોય ત્યારે ભગવાન નો ભક્ત છે વરડા મધ્ય પ્રકરણ નો ઓગણસાઠમો વચનામ રસમ જે થયું મંદિરોમાં પેલા બેડા રહેતા કોઈમાં હા અને પાયુમાં કુએ થી પાણી ભરી આવતા નદી હોય તો નદી પણ નળ નું પાણી ન વાપરતા મંદિર માં કારણ કે નળમાં કુવાનું પાણી અને કોળી ની અંદર એ લાઈનુ રહેતું પાછું કોળી ની અંદર બૈરા નો જ ના હતા આ ખરેખર આપડે હતા ને અહીંયા અમે જતા એ રાખતા લાઇન બંદી લાઇન બંદી અને એ બે પછી હવારે બ્રહ્મચારી એક કલાક વેલા આવે અને ઉઘાડે પ્રાર્થના કરતી ડુંગી અને પછી પગે લાગ્યું અને આ બેડા લઈ ને એક રેતી ભાઈ કોઠિયું રેતી એમ ગળી નાખે ગળી ને પછી દાંતણ હોય લોટો હોય એ બધું આગળ મુકાય અને આજે દેશ ઉતારી શિયાળ હોય તો કાઢી ને નવારતા અને નવાર બ્રહ્મચારી ખરા ને દેદી અને પુરુષ સુક્ત ની મંત્રો આવડતા એટલે એનાથી નવારતા પુરુષ નવારી પછી વળી આ ચંદન જળસે પછી ધૂળસે એ પાછા મંત્ર બોલે ચડાવે પેલા વિધિ એમ જ હાલ એ બધું થઈ ગયા પછી કરી હડકું કરી અને પાછું પછી મંગળા યુવતી કલાક એક વહેલા જવું જ પડે અને જુનાગઢ માં બહાર હળુ હળુ ધંધુ પગે ગાદી ભગઠિયા ના ચાવી ગઈ હળવ નાખ માં દીધા પછી હળવું હળવું ફેરવું પછી ઓલી કોળી ની ડાળી આવે ત્યાં આમ કેટલું પજે લાગે એમ ધીરે ધીરે ઉઘાડે પછી જાય ચાંદી ના કમાડ હોય ત્યાં ત્યાં પાછા દંડવત કરે દંડવોધ કરીને ધીરે ધીરે નાખે ઉઘાડે ઘી નો કરી અને બ્રહ્મચારી આવે પછી ઉઘાડ ન દરવાજા ના ઉઘાડતા એક જ દરવાજો ખુલ્લો હોય એમાં ભગવદે સાધુ હોય કોઈ વૃદ્ધ હોય ને હોય ને એ જેમ તેમ ગડબડાટ નહી કરવાનું એ ખૂણા માં એક બાજુ માનસી બોજાયું કેવી કોણ કે માનતા પેલા બ્રહ્મજા ની સામે પાણી ઉગળી દો વિદ્યાર્થી હોય ને પરબાર ખા માં ઉતાર આપડે જોઈએ છો તો આપડે કટડા માં સામે ને બાવ કીધો અંદર આવો સામે અંદર તો મર્યાદા છે આલોસન કરાવી દઉં કૃષ્ણના એમને આતું બધું ભેડાઈ ગયા કોણ મારાશન ફોન